આ નજર લાગી જાય મનની નજર ના લાગે આપવું જોઈએ હમણાં એટલે આ સ્વાદ નું જાણવું એ બુદ્ધિ નું કામ છે ને લેવું બમ એય આયો યે તોલે કેટલો સાદો આ તો થોડી બળે બસ સપતા હો લાવે तरत ने, ने, ने, ने तरत इे બીજા સંજોગો ચાલુ હોય છે એને તો હવે આપણે અહિયાં નવસારી વરસાદ પડ્યો તો કેટલાય ઠંડક વરસાદ પડ્યો લાગે સંસારી માણસ સંસારી માણસ તો પેલું પરમાત્મા માણસો હોય એની સંસારી પેલું પરમાત્મા સ્વભાવ છે એનું આકર્ષણ જબરજસ્ત હોય ને કોને હોય? હોય એને ને? ન પેલું જેમ પેલો ચારિત્ર વાળો માણસ હોય તો પેલા જે કુચારિત્ર વાળા અંજાઈ જાય એને આકર્ષણ થાય છે સોળ બાર ત્યાં રમેશભાઈ ને ત્યાં સવારે ભૂલે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 શ્રીમંતો ને બધું નવ કલમ ને બધું રાખું જ જેટલો સંસ્થાન ટાઈમ ગયો એટલો નિવાડો આવે છે છકારો થતો જાય હા ના ખતનો કતરો બધો દેવે થરે આવતું નહી છે બધો અને મીસ મરા છે તે વિકર મર છે એ એમને દીકરી સાથે ભાઈનો દીકરો પડતો સતી મારી કસો ભેગતા નહી એટલે કળી મોલ શું કતરો ઓઢા સતીદ્ધતા આચાર કર્યો માત્ર કતરા આફતર સુયા મની સાયકોલોજી સેન્ટર થઈ ખાલી એને ત્યાં ઇફેક્ટ જ કેટલા લાગ્યા છે સાડા નવ છે ધ્યાન કરો કરતા કરીએ એકાગ્રતા તમે હું સિદ્ધાત્મા રહેશે ને ઘણા ધ્યાન માં શુદ્ધાત્મા થયું નથી ને એ તું એ નિ ધ્યાન જ રહ્યા કર્યા સિદ્ધાર્થ નું ધ્યાન એટલા ટુકલે ધ્યાન કર્યા મોક્ષ નિરંતર તમારું નામ શું શાંતિભાઈ શાંતિ ગુસ્સે થાય તો તમે એમ કહો આમ અહિયાં છે આવના હોવું તે કઈ તમારું ધર્મ ધ્યાન હોય અને અંદર હું શુદ્ધાત્મા છીએ ધ્યાન એ શું કે ધ્યાન એ બધા ધ્યાન તો થઈ ગયું આવે આ તો ધ્યાન હા તો જે ચાલે છે ને એ તો બીજા ઉદે ના જાય એટલા માટે ઉદયરસ્તે જતો હે રવિ રમવા જતો રવિદે એને કરતા એ ત્યાં રસ્તા આવું બાકી ધ્યાન તો એમાં ધ્યાન ધ્યેય નક્કી કરવાનું આપણે નક્કી કરવાનું એ નક્કી કરે એટલે એકાગ્ર થયો પણ છેલ્લું ધ્યેય શું શુદ્ધાત્મા છું ધ્યેય અને આપણે જ્યાતાનું ધ્યેય એકાગ્ર થયું ધ્યાન ઉત્પન્ન થાય ત્યાં સિદ્ધાત્મા ધ્યાન આનંદ જ આપણે હા વૈષ્ણવ થતા જાય એ ધ્યાન ઉપર થાય ધ્યાન કરી શકાય નઈ તો આપણા દેશ માં રહેવું કારણ ધ્યાન સારું ધ્યાન તો પરિણામ છે ધ્યાન પરિણામ સમાધિ જેવું જીવન નામ જપ નું આ બધા મહિમા લખે છે આવે ના જાય એટલા માટે નામ બધા હારે નામ જપ નો એકાગ્ર થાય મન થાય નામ જથમાં તો કરવા માટે સાલ વસ્તુ પછી આગળથી કરવાનું નામ જપ્ત સાસરોપજી ખરેખર જરૂર નામ જપ કેવું કરે રામ ને બદલે તે ચાલે મોટી બોલે તે ચાલે મોટી બોલે તે ચાલે રામ ને બદલે મરા મરા બોલે નથી બીજી બંધ થઈ ગયું ભટકતું બંધ બંધ થઈ જાય માટે નામદ છે એ બીજું હેલ્પિંગ નથી બીજું આપેલું રામ રામ કરે તેને કચાણી જ ને દરેક વસ્તુ નામ માં તમને કોઈ ગુજરાત તમારે ધ્યાનમાં શું છે કાંતિભાઈ <BETHwear> માન્યવા બચ્છા લઈને પગાર જે કચ્છ છે ને જેલ ઉપર આવ્યું બીજું બધું માટી દો માર્ગ બીજું માત્ર જેને પોતાના જેને જીત્યા છે તેવા તેવા હરિહંત ભગવાન નમસ્કાર કરું છું શું કે જે લોકો જીત્યા હોય પછી ગમે તે નાત ના હોય હરે હંત ને નમસ્કાર અમે વાંધો કરો આમાં વાંધો નહીં ને આખી દુનિયામાં પછી આ એકલું નહિ આ એકલું નહીં બીજું આખું બ્રહ્માંડ તો બહુ મોટું છે બધી દુનિયામાં જેને જીત્યા હોય બધા ને નમસ્કાર કરું છું એટલે એનું ફળ મળે આ બધું પછી નમો સિદ્ધાંત સિદ્ધ ભગવાન જે થઇ ગયા સિદ્ધ લોકો માં નિરંતર રહેશે તેમ સિદ્ધ સ્થિતિમાં બધા થઈ ગયા બધા મોટું કોણ હરિહંત ના હરિહંત બે વાળા હોય હરિહ ને સિદ્ધ છે સિદ્ધ થઇ જાય સમજણ પાડે માટે પ્રત્યક્ષ ઉપકારી એટલે પેહલા મૂક્યા એમને અને નમો સિદ્ધાંત આપડે જોવા થવા જવાનું છે એનું લક્ષ્ય છે આપણું ઉપકારી હોય કોને નરિ હરિહ એ પોતે સો જીત્યા અને આપડે જીતાવા રસ્તો દેખાડે છે આશીર્વાદ આપે છે એટલે પેલા મૂક્યા બહુ ઉપકારી પ્રગટ ના ઉપ છે આચાર્ય ભગવાન નમસ્કાર કરીએ પણ આચાર્ય આચાર્ય સિવાય નઈ જેને આત્મા દશા પ્રગટ થયેલી છે ત્યાર પછી ને એટલે ક્રોધ મારવાયેલો હોય નઈ એવા આચાર્ય નમસ્કાર આ તો બધા આપણે જયારે કપમાન કરીએ તાર મળે પણ ભૂમિકામાં નથી બીજી ભૂમિકામાં પહોંચે છે આપડું નમા ઉભા એડમ ઉધ્યાય ભગવાન ને ઉપાધ્યાય પોતે ભણે છે અને બીજા ભણાવે છે અને પ્રાપ્ત કરે છે સમજ ને નમો લોત નું હોય છે એ બધી સંસાર દશા છે આત્મદશા એ બધી વસ્તુ છે કયા કયા યોગ સંસાર દશા છે કારણ કે દેહ યોગ જેમાં વાસણો કરવાનો હોય તે બધું શું વાય મનો ચક્રો કરવી આ ચક્ર માં સીતા કરવી એ બધા મનોયોગ કેવાય અને વાળી યોગ કેવાય આ તૂલ સ્થુલ શબ્દ છે અને એનું ફળ છે સંસાર ફળ એટલે મોટરો મળે ગાડીઓ મળે અને આત્મયોગ હોય તો મુક્તિ મળે સર્વસ્વ પ્રકાર સુખ મળે એ છેલ્લો મોટો કેવાય સાધુ નમસ્કાર નમસ્કારો સર્વ પાપણ બધા પાપો નો નાશ કરવા વાળો આ બોલવાથી સર્વ પાપ ભક્ત થઈ જાય મંગલાસિ બધા મંગલો પ્રથમ મંગલ બધા મંગલો જેમાં ભગવાન એ ના નારાયણ થયા બધા એનો નમસ્કાર કરું છું કોણ નારાયણ થયા કૃષ્ણ ભગવાન પછી વૈષ્ણવ લક્ષ્મણજી રામ વાસુદેવ ભગવાન ના કેવાય રામ વાસુદેવ ભગવાન લક્ષ્મણ કેવાય અને રામ બલરામ કેવાય વાસુદેવ માં તો લક્ષ્મણ જ કેવાય લડે એ જ લડે બીજો કોઈ લડે નઈ એ રામથી લડે લડે ને લડે એ જ લડે નામ નામ રામ આવે મોટા ભાઈ ચપડી છે આમાં કેટલીક વસ્તુ બોલવા જેવી છે નવમું પાન કાઢો તમે દસમું દસમું કરવાની જે પણ કઈ પણ કરો એ ભ્રાંતિ છે શું છે કઈ પણ કરો હું ક્યાગ કરો બધી ભ્રાંતિ બધું આ કરો એ આ કરવાનું નથી શક્તિ માગવાનું શું છે તો શું ને અહીંયા વિજ્ઞાન માં કરવાનું કોઈ જગ્યાએ હોય નહિ ધ્યાને કરવાનું નહી ધ્યાન ઉપર જ થાય મેગ્રતા આપણે કરવાની એકાગ્રતા તો બોર્યા એકાગ્રતા કેટલી થઈ કોઈ જગ્યાએ ના થાય છે બીજીથી કહે જ નહીં કારણ કે ભગવાન પ્રગટ થયેલા છે હા દાદા ભગવાન નહીં અહીં પ્રગટ થયેલ હું હોઉં એમને નમસ્કાર બોલ છું હું હોઉં બોલું છું એટલે આ સૌ દુકનો એટલા માટે એને પ્રગટ છે એટલે બોલતા ને હા બધું ફળ મળે આનું નામ હું નામ નામ જપ કર્યું પણ ત્યાં અત્યારે છે કેમ આગળ છે તે અમને બોલાય લુખે લુખવું રહે પછી ગીત ના હોય સારું પેલા આડે રસો જાય ને તેના કરે જ ના જાય કર્યું કુંડલી ની હા કુંડલી ની કુંડલી ની જાગૃતિ વિશે માર્ગ ના મળ્યો ને તો નવી શોધખોળો કર્યો ખરો માર્ગ રાજમાર્ગ ના મળ્યો નહી છે કુંડલી માં શું થાય આત્મ જ્ઞાન જાણવા માટે બધું કરવાનું બધું છેવટે શું જાણવાનું આત્મા જાણવાનું શું તમારું નામ નવીનભાઈ નવીનભાઈ ના લીધું સમાધિ માં આવી જાય પછી પ્રકાશ દેખાય બ્રહ્માંડ દેખાય વસ્તુ સાચી નથી એ પણ ખોટી હ નથી ખોટી નથી ને સાચી નથી સાચી એટલે શું સર્વ સંતોષ આપે એવી નથી એ સાક્ષાત્કારનભાગ સાક્ષાત્કાર થયું બધું ભક્તન શું થાય છે કેવી રીતે સાક્ષાત્કાર થાય છે ભક્તિ ને એ વખતે કૃષ્ણ ભગવાન મૂર્તિ સાથે દેખાય છે અને એવું અજવારું એવું અજવાળું લાઈટ એને જોનારો કોણ જોનારો કોણ એ તો દ્રશ્ય છે એ દ્રશ્ય તું તો દ્રષ્ટા તું દ્રષ્ટા રખવાની કાઢ અને આપડી દ્રષ્ટિ છે દ્રષ્ટામાં નાખવાની દ્રશ્ય માં નહીં દ્રશ્ય તો છે બધી દ્રષ્ટિ આપડી ના કોણ જોવાથી આ કૃષ્ણ છે ત્યાં બહાર જોયું નઈ એવું કલ્પના માં આવેલું હોય બાર અજવાળું જોયું હતું અજવાળું અજવાળું એવું આ બહાર દેખાય ને એવું અજવાળું મઈ કયું છે નહી જોતી એટલે બીજી વસ્તુ છે આવું દેખાય છે એ જોતી નથી જોતી એટલે પરમ આનંદ નું છે તો બહુ જુદી વસ્તુ છે અજવાળું નથી પ્રકાશ તે પ્રકાશ આ તો અજવાળું ટ્યુબલાઈટ નું જેવું બહાર જોયું ને એવું કલ્પના કરે દેખાય બધું અને આ કુંડલી ની તો બધા પ્રકાશ જ દેખાય એમ ક્યાં એ સત્ય ખરું આ કુંડલી પ્રકાશ દેખાય ને બધું સત્ય ખરું દેખાય પણ કેવો પ્રકાર છે રસ્તો જ ન તો આયા નવરા પડેલા આવી નથી અને લોકો ને સિદ્ધિઓ છે ને એટલે આવા રસ્તા ખોલે છે સિદ્ધિઓ જોવે છે સિદ્ધિ તો સર્વનાશ થઇ જાય આપડે સિદ્ધિ વપરાયના પ્રકાશ માં ફરક શું બઉ ફેર કોણ કે છે બધી વસ્તુ વગર અજવાળો દેખાય અજવાળું તો અમુક ભાગમાં જ હોય બીજા ભાગમાં ના દેખાય હા જ્ઞાન પૂરું થાય સંપૂર્ણ દશા સંપૂર્ણ દશા થાય કેવા જ્ઞાન કેવા આવે છે ને ત્યારે આખા પ્રકાશ પોતાના દેખાય એના અજવાળું ના છે પ્રકાશ તો ચેતન પોતે જ ચેતન પોતે આત્મા છે દાદા હે પોતે આત્મા છે પોતે જ આત્મા જ્ઞાન પોતે જ આત્મા એ સોલ્યુટ રાત સમજવાની છે આની પાછળ પડી કર્યા આજ્ઞા છે ને સમજે પડી છે ને ના પૂછી ને બધા સમજી લેવું આપડે મન મન બંધ થઈ જાય મન એકાગ્ર થાય તો વાત તો કરી ને કઈ નાખની દ્વાડી હોય છે મન એકાગ્ર થાય અહી જોયે તો એકાગ્ર થાય તો કારણ કે જ્યાં તમારું દ્રષ્ટિ હોય ને ત્યાં મન જાય મન મન એટલે આ સાસો સાસ ત્યાં જાય સાસો જાય એટલે આપણે અંદર જો દુખતું હોય ને છાતી માં તો પછી ત્યાં એકાગ્ર કરવાથી શ્વાસોશ્વાસ ત્યાં જાય એકાગ્ર કરીયે શ્વાસો આવડે તો જગ્યા વાગે છે વાગે ચીપ શું કરે છે સાત જઈને પકે ચિત સાસો એવા જાય અને દુઃખ એથી લાગે છે એ જવાથી દુઃખ થવા માંડ્યું છે પણ આપડે આટલું આગળ કાપી નાખીએ એના કરતા આ દુઃખ વધ્યું એટલે પેલું દુઃખ જાય બીજું બીજું ઘા પણ એકતા ઉકડી જાય ચિંતા બિંતા બધી એક સાહેબ ચિંતા કરતા હતા એક કામ ખરાબ થઈ ગયું તું ચિંતા કરી નુકસાન કરવાનું મારી ભૂલ થઈ જશે એટલે એક્ઝિક્યુટે શું બોલ્યો સાહેબ રાજન પેલો દાદરો પડી ગયો જુઠ્ઠે જુઠ્ઠી રાજા મહારાજ સાહેબીયર કેવો એન્જિનિયર પોતાને નુકસાન કર્યું હતું ચિફિન્દર કહ્યું પેલા એ કહ્યું તે થાય એક વધારા એ બને છે તે કઉ શું થયું છે કે લક્ષ્મીલાસ નો દાદરો અમુક તૂટી પડ્યો કેવું પડશે ત્યારે પચી હજાર એસ્ટિમેટ મોકલી મોકલી દીધું ત્રણ દિવસ માં વિધિન થ્રી ડેઝ વિધીન થ્રી મહિના માણસ ના કરતા થયું નતું નાખ્યો જો બધા નુકસાન થાય હોય તો પચીસ હજાર રૂપિયા કોઈ ચિંતામાં પડ્યો ને ચિંતા પડ્યો નઈ બે ત્રણ ટાઈમ દાદરો પડી ગયો પડી ગયો ત્યાં આધાર તારી માણસ બિલ પણ જવા તું પણ મુસલમાન હતો રત્નાગીરી નો સરકાર ના રોજેકર હતો પાંચેક હજાર રૂપિયા ખાઈ જતો દાદા ના પૈસા ગયો સાયલ પેલા સાયન દાણા પૂરો થઈ ગયો સાયકલ ચઢાવે કે આ મુસલમાન સાહેબ બધા રાજમહાલ માંથી પૈસા ખરી ગયો છે દક્ષિણી લોકો મહારાજ સાહેબ ને ચડાવે સગા વાલા મહારા સાહેબ નોબલ માણસ હતા એકદમ હાભાઈ ને બધું કાચું કામ ન કરી નાખ્યા કાજીને બોલાવડ્યા ચાલો ગેર જોવા જવું છે કે કાજી બેઠા પછી થતા રસ્તામાં સાહેબ બઉ પાક ગાડી ચાળ્યા પછી વાત કરી કે કાજી તમાર માટે લોકોની બૂમ બહુ છે કે ગવર્મેન્ટ ના પૈસા ના પાણી કરો છો બહુ ના બોલ્યા એટલે સાહેબ ગાડી બંધ રખાવો ને કે સાહેબ ગાડી બંધ રખાવો કેમ શું છે હું ઉતરી પડવા દો આવે મેં જણાવ્યું વડોદરા શહેર મને બોલે છે પણ આપણે વિશ્વાસ છે મારી પર તો આપનો કોઈ નથી નોકરી કરી રત્નાગીરી જતો રહીશું ખાતરી હતી મને રત્નાગીરી કાઢવા માટે અરે પણ જો આપને મનમાં આવું લાગ્યું તો આ અમારે નોકરી નિકળી આવું તો સાહેબ રાજા ક રહ્યા હાલ હાજર મારા સા મારા પાછા ભર્યા કે નાના ભાઈ હું કોઈ નું નહિ વાંધું કેસે આવો આજે એવું દેદા હોય છે ને દુનિયા ભાઈ વાલજિયા લોક એના એના મકાન ની બહાર મકાન માણસો સાહેબ હજુ ઉઠયા નથી ઉઠયા એટલે સાહેબ એક એક રૂપિયા લતી કરી લોક બે પૈસા હાલતા હતા હા રૂપિયો હાલતો ઘરમાં ગરીબો ને રૂપિયા સરકાર નું અમેતા બેઠા હતા મૂન ભાગીદાર કાનુ ફાધર અને પછી સાહેબ છે બેલા અરે સાહેબ કાળી સાહેબ છે આમા કર્યા પેલી છે ચાર પેલું ચોપડી રોજ ચોપડી રોજ ચોપડી ચોપડી કરે મારું વાળું બધું એને એવું એ કરાવ્યા હોય અરે ખરું અને અત્યારે કેટલું બધું માણસ આવશે બોલ દોડતો રસોડા રસોડું એક બે રૂમ ની છેડી બે રૂમ ને ત્રીજા રૂમ માં રસોડું તો આલીમ સાહેબ કશું નહી પછી અમે આવશે આવે કહે નહિ પછી પાક સાપ પાક દિલ્હી ના ભાત થાય ને કેવાય ને પાકા જી સાફ બોલવાનું બોલે છે ના થાય ગમત દે કઈ વાત જાત જાત ના મળે ના જાત જાત ના મળે પરમ પ્રકાશરૂપરૂપ્રકાશો પછી આ નદી જાતિ જોઈ પાછી ઇલેક્ટ્રિસિટી જ્યોતિ ટ્યુબલાઇટ સમજે આ પ્રકાશ જળ પ્રકાશ છે તેલો ચેતન પ્રકાશ છે આ જળ અજવાળું છે અંતિરી પ્રકાશ છે અસ્તિત્વ હું છું એ ભાન જીવ માત્ર નથી અસ્તિત્વનું પણ વસ્તુત્વનું ભાન નથી આપડે પૂછીએ કે તમે કોણ છો સાહેબ હું કોણ થી બેલ્યા કરે હવે વસ્તુત્વ નું ભાન નથી વસ્તુત્વ એટલે પોતે કોણ છું એનું ભાન નથી બોલતા હવે અમે અમે વસ્તુત્વ નું ભાન આત્મા નું ભાન કરાવીએ એટલે વસ્તુત્વ નું ભાન થયું કે હવે શું થવાનું ત્યાં પૂર્ણત્વ એની મેજ થયા કરે પૂર્ણત્વ થયા કરે અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ તારે આમાં આ જાય કરે તત અને આ જ્ઞાન જ છે કે દસ કલાક કામ કરતા હોય ને તો ચાર પાંચ કલાકમાં પૂરું થઇ જાય કારણ કે બહુ જબરદસ્ત હું પડી જાય જતા ને હાથે પેલી હું પડી જાય મને તો એટલી બધી હુંજ પડી કે પાંચ છ કારખાના હોય તો પાપા કારખા ફરી આવું ને બધા કારખાના ચાલુ રહી જાય શું કરવા જવું છે પણ મારે કામ નું બહાર છે બગીચામાં અત્યારે બોલતા એવું પોતાને સાંભળ્યા નવરાશ નો ઉપયોગ આ કરી લેવા જેવો છે આ નવરાશ નું બધું સાધન છે બીજું કઈ મરરાશ મળે પછી બીજું પગથિયા ગયા બધા નીરજ હેઠળ બેડી પી શુક્લ ધ્યાન કેવાય તો ચાલતો આપણે ધ્યાન રેબર દાદા મે્યાનંદ બાબાુ એમના શિષ્ય મને તમે જ્ઞાતા છો મન માં ખરા વિચાર જોવાના જાણવાના બસ તમારે બીજું લેવા દેવાઈ નિર્વિચાર દશા નિર્વિકલ્પ દશા છે નિરંતર સમાધિ રજા છે ચિંતા જાય ને આ તો ચિંતા બિનતા બધું હલવાર દુખો જાય ખલાસ બોલો લે છે તું જ્ઞાતા લુ કર ટેક્સી જોવાય જે લોભ માં ભરતો એ લો અને માની આખો જાડો માન માન માન ક્યાંથી મારતું ને અપમાન ક્યાં ના થાય ને કીધું તપાસ નહીં એમ જ રે આખો માન મળતો હોય પૈસા થોડા જતા હોય તો વધે નહીં પૈસા થોડા હાઈસ્કુલ પાંચ લઈ લખાવો તમારા જે મોટલા માણસ આમ છે હાઈસ્કુલ પણ